બે હજાર ચાલીસ ચૈત્ર અમાસ તારીખ એક પાંચ ચોરાસી મંગળવાર વચનામૃત લોરમો એટલું વર્ષે એને રોકવું હોય સિવાય કોઈ એને રોકતું નથી ભગવાન ની વાત છે એ ભગવાન ની ભક્તિ જેના હૃદય માં છે એને ત્યાં એ વાત બંધ રહે જેના પહેરામાહી તન કર ફલ વિષયમ ભાઈ આ મનુષ્ય શરીર મળ્યું એ વિષય ભોગવવા માટે નથી એ તન કર ફલ વિષયમ ભાઈ સ્વર્ગ અલ પતંતુ થાય દાન ગુણ વ્રત ગમે એટલા કરો તો સ્વર્ગ મળે ભાઈ મને દહી પરંતુ સુધાર એ સુખ વિષય લઈ ભગવાને મનુષ્ય નું શરીર દયા એ કરી નાખ્યું આવડો વિષય માત્ર આને વાપર્યું ખરું સુધા એટલે અમૃત નો કલો અને જેલ નો અમૃત નો છોડી દીધો અને જેલ ને મેડો પીવા કરે છે આ તેમજ સુધા રમાયણ નું શ્રી હરિ કૃષ્ણા શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે માથે ધોળો ફેટો બાંધ્યો હતો અને બીજા ધોળા ભેંટા ની બોકા ની વાળી હતી ને ગરમ કોષ ની રાખી પહેરી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો અને ચોફાળ ઓજો હતો गोपालनंद स्वामी ब्रह्मान स्वामी प्रश्न पूछो के देश काल क्रियाव न અને સાંભળા માં તો એમ આવે છે એવા મોટા ને પણ દેશ કાળા દીકે કરીને પરાભવ થયો પછી તેનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામી કરવા માંડ્યો પણ થયો નહી નારાયણ ના ચરનારવિંદ માં રહ્યો હોય તો તુચ્છ જેવો જીવ હોય તેને પણ દેશ કાળ કરીને પરાભવ ન થાય અને એવી રીતે બ્રહ્માદિક રહ્યા હોય તો તેને પણ પરાવ ના થાય બ્રહ્માદિક તેને પણ થાય અને એમ ના હોય તો અને પાછો શ્લોક નું તો કઈ ખબર ના હોય આ તો તમે અમે પૂછીએ ને તમને ખોટું નથી લાગતું એટલે પૂછાના જાગૃત જોવાના હા એ ખોપું લાગે તો એનો પૂછાયું એટલા બધા માણા મને સન્મા આવ્યો તો હું અંડ્યા જેવો જીવ હોય અંડિયા માં તો એમાં કે આ શિવ બ્રહ્મા નહી પણ આવા માયા માર્યા એ જો જેના મારી પાણ હંકાય હંકેલા એને નિર્વિકુલ ને પામે તે તુચ્છ જીવો જીવ હોય તો પણ માયા થી પરાસો ન પામે એમાં કદાચ એવી રીતે જો બ્રહ્મા ના હોય તોય પણ ન પામે બાકી પરાભાવ પામી જાય નારાયણ છે પરાભવ થઈ જાય છે જો આ તો દેહ માર્યા તક જો ભજન કરી તો ખોટું દેખાય છે એવું લાગે દેહ ભાવ છોડશું નહીં છોડવા પડશે એવા તું છ આપણે એનો આશરો થયો કંગાલ પણ હું તો રહ્યું નથી પણ એ કીર્તન માં આવે છે એ આપડે વિચારવું તો જોયું ને કંગાલ પણ હું રહ્યું નથી ફક્ત પથારી માં ફૂતો હોય ને જતો હોય એટલે પલન થઈ જશે આ તમે જગત માં સંપ્રદાયો માં ફરી આવો આ તમને વાત કોઈ નો આપે આ સનાતન વસ્તુ પ્રદાનંદ સ્વામી આપણી હેલી ભાષામાં આપણને દઈ દીધું અને તમે એવું પાકી જીવ કહી મનુષ્ય શરીર જેને એટલે કલ્યાણ નો છે કલ્યાણ નો હકદાર હવે એ આનાથી ન કલ્યાણ થાય એ આનું થાય બોલાય જો એની તૈયારી હોય તો ભગવાન આપવા તૈયાર એને એમ જ કહ્યું મનુષ્ય શરીર છે એ ભગવાન પ્રાપ્તિ માટે જ ભગવાન આપ્યું આવડવા પોતાની બેમાર થઈ અને ભોગ બે પણ એ હકદાર માં પાટી જેવું હોય એ પક્ષ નો મોક્ષ નો હકદાર પા ને દખીને કઈ સમજુ માણસો નરસમાં જાય આનું કલ્યાણ થાય એવા પાપ કુલ્યાણ અને દેખાતા પણ એના પાપ હોય પણ ઈશ્વર ને ઘરે પાપ એને કલ્યાણ માં આડા આવતા નથી એ પ્રશ્ન ના અંગે છે ત્યારે અહીંયા તાજ ઉપડી અને મૂકી માલીમાંથી આર્ક નાદ નો શબ્દ ઉપડ્યો એટલે લાખ પુરા ની ગંગી હોય અગ્નિ નો જો પીડ્યો હોય અનન્યુબી આપડે તરફ આવી લઈએ કે ભગવાન ભજે એટલે જાય અરે ભગવાન ભજે ન જાય અનન્ય ભાગ એની દ્રષ્ટિ ન પડે ન પડે દેવતાઓ બ્રહ્માદિક ઈશ્વરો એને કલ્યાણ ના દાતા ન માને અને આને ચોંટે ત્યારે એ અને મેં પાપ તો ભાવ એમ એના દિલ માં જયારે જાય છે ભગવાન પાપ જોતા નથી પર્વત માં બુદ્ધાત્માત્રો આ બધું ફરિયાદ કરે છે કે ભાઈ પરી કરી અહીંયા બીજા મારું છે મેં કર્યું છે એ ભાવ પંચાવી દેવો છે અને સામાન્ય હોય ત્યાં આમ ભાવ જાય મારા જેવો નહીં આપણે ખાડામાં ભાઈ એના કોઈ ને ના થાય અને આ સારરૂપ વસ્તુ શિવ બ્રહ્માદેપનું નામ લઈને વાત કરે તો એની નિંદા કરવા શબ્દ એને મૂક્યો છે એ ભગવાનને પામવામાં આવું થશે કે ભરે અથવા લાખ જન્મ પછી પણ આશો તો જ મોક્ષ થાય એમથી પેહલા તો આ બધા કરીએ છીએ ને એ અવલંબનમાં આપણે માની લઈએ કઈ આપણું કામ થઈ ગયું અને આપણો મોક્ષ થઈ ગયું સારી વાત છે એટલી શ્રદ્ધા રાખીને ભાઈ જો રહી જાય તો બીજે ધન્ય ભાવ છે જો શ્રદ્ધા છોડી દઈએ તો કપાઈ જાય પેલા મૂકી દઈએ તો ભૂલથી જાય કોઈ બધી હોય એ ન થાય આ અજ્ઞાન દર્શાવી જાય તો અમારું કલ્યાણ થઈ જાય તમારું અનુ બહુ સારું બનતો રહેશે કલ્યાણ તો એને ઈશ્વરે નિર્ણય કર્યો એ જેથી તે આવો થાય છે તે બી થાય જન્મ અનેક જન્મ આપડે થઈને ધરી વિચાર કરો તમે હા હાલ તો મોટો ભાગ બોલવો હાલજો છોકરી નઈ મારા પણ આ તો ઊંચા પોઈન્ટ ની વાત થાય એટલે મારે સરખામણી દેવાની ખાતર બોલવું તો આવું આ મૂળ જે છે પણ આપણે સમજૂતો કોઈ એને રસ્તે ચાલ્યા જાય એમાં જ પૂરું માનીને બે તો ખોટ ખાઈ પૂરું માનીને બે રહે ખાય પછી આપણે એને કઈ કાતારું ખોટો અમારું સંગારું ખોટું એવાનું કઈ તું ભાઈ એ જડતાથી નાયકાથી આવતા ઊભા બોલે શું મારે ભગવાન પુરુષોત્તમ નારાયણ કેવા છે રાજા શિકરે નીકળ્યો કરશ બહુલાજી ખેડૂના થી આગતા એની પાણી ની પંપ લી અમારું પાણી મળશે તો ત્યાં તો આવી ગયું બધા પાણી પાટી ને પાણી પવાતું અહિયાં ભરી જાય તો હાર પાણી પાયું કામ આપ્યો તો આવે એને પાણી પાસે પાપ લાગે તો જો તારો મનમાં હું તને મારીશ નહી હું તને પગડીશ નહીં કાંઈ કરીશ નહીં આવો સંકલ્પ શિકાર કહેવાય મારો પરાણી પાણી પાસે કરશો ઉનાળા ફરી જાય તો હું ખોટું અને માહિતી તમે ખરતા વાત રાજા પણ પાત્ર હતોડું એને જરાબર જાણી પાણી મેં સંકલ્પ કર્યો કહીએ ને આપણે કામ આપ્યું એને કર્યું પડે મારશે તારું ખોટું મને તું રાજા જાણતો નથી આ તું ખટકી ખટકી ને પાણી ન પવાય નો મંગલ પૂરો કર્યો સંકલ્પ જો તો રસ્તામાં ભલે હોય ને બોલાય આજ શાસ્ત્રી મર્યાદા પણ અન્યાસ છે ધંધે વો પાસે સુદુર આચાર્ય પણ અનન્ય ભાગી અનન્ય ભાગ પાછળ ભગવાન સિવાય ક્યાંય નિષ્ઠા ના હોય પણ આ તો બેઠી પેલા આ બધી ઉપર ગયા પરખેજ હતું કે મોટો હોલ પાંચ હજાર માણસો આ જગત માં કલ્યાણ ને માટે આમાં શિખલ આવેલા છે અનાધિકાર સાંઈ બાબા ને માનવ નથી માનતો એ તો આ પ્રજા બ્રહ્માકુમારી કહો સાં બાબા કહો એ તો આલોકની શંકર સુધી ના પાડે ભગવાન કોણ અને આવું આ ધા ને ભેગવાળું હોવાનું આર વલું ચૌદ વલું પંદર વલું સોળ વલું તો સોળ વલણ હર આવતા છે કોઈ હજે એ લાગુ નથી પડતું આઠ વડું પણ કોનું તો છે ને કોઈ ઈશ્વરો અથવા દેવ પર નો ભાગ ક્યાં થયો હોય અંસરિયામી હોય એમાં રિયા છે અને સોનું અને ત્રબુ એ બે એમાં એક માં એક કરી નથી જાત શિવ અથવા પરમેશ્વર જે કલ્યાણ કરતો ની તો ભૂલ્યો હવે આવડે અહીંયા હોય કે અહીંથી કલ્યાણ મળે સોના પેળું સાંબુ કરે પણ સાંભળે વળો નાના ભાવ માં જાય કોઈ નો જાડો પણ આ જગત માં એ શાસ્ત્ર સનાતન એનો જે ભાવ એટલે આ બે દ્રષ્ટાંત નહીં એટલે તમે સમય પણ અમે જાણી નથી એમ જાણો છે તો આ દેશ આ મહાત્મા બેઠો છે આત્મા ની બેઠો બેઠો અને અત્યારે કરીને આપણે બેઠા છીએ તમે એની આરાધના કરો એના અહીંયા બેઠો છે પણ આ ત્રણ બાજ એવો થઈ ગયા અનેક જન્મ ના સંચિત કર્મ ના પડદા મળી ગયા એટલે ભગવાન નો અધિશક્ત નથી પડદો આડો આવે પડદા તોડવા મનુષ્ય દેહ પ્રયત્ન કરવો ઈ પડદો તૂટ્યો એટલે મનુષ્ય દેહ અને એ પડદા આ શિવ બ્રહ્મા દિવ્ય કયા એ સતત ઉપર પુરા ભગવત મેં વૈષ્ણવ ભરા એ દ્રષ્ટિએ બરાબર પણ ધ્યાન કરવા એ જ નહી ભજન કરવા એ જ નહીં મારી બાજવો કારણ કે જેનું ભજન કરો જેનું ધ્યાન કરો એના ગુણો એના માં ત્યારે કલ્યાણકારી ગુણો એ કોઈ દેવતા નેશ્વર માં એ ભગવાન એક માટે માટે એનું ધ્યાન એનું ભજન પૂજન પણ ધ્યાન ને ભજન જ્યાં આવ્યું ને ત્યાં તો એના પરબ્રહ્મ સિવાય કોઈ પર અવતારો નું ધ્યાન થાય પણ આ ઈશ્વરથી જોવા મળ્યું એને માર્ગ ઓછા છે પૂરા થઈ ગયા મુક્ત થઈ ગયા ભગવાન ના ધર્મ માં હોય ધ્યાન બધું તો એક જ સ્વરૂપ નું થાય કાય એમાં કલ્યાણકારી ગુણો ભાગવત માં લખ્યા છે એ ભગવાન ના ઓગણ ચાલીસ ગુણો કર્યો છંદ માં ક્યારે આવે આપણે એટલા માટે જ સાધુ આ ગ્રસ્ત વિચારા ધંધા ખોટા કરીએ અને આપણી પાસે આવી જાય ગામડામાં ભજી ને કમ્ફર્ટેલ તમે કેટલા ખર્ચ્યા આપણે આપડે ઘરમાં તો કેટલો કરશું તો કાચલો અરે તમે તમારે વર્તન બોલો ભોગવા ઈ કેવું હા ઘણા ફૂટ પડે ને એટલે એક મારા મારા બાપ રાખો કલ્યાણકારી ગુણ ની પણ કઉ સ્વરૂપ માં એટલે પૂર સત્વ એ સ્વરૂપ કહેવાય મૂર્તિ તો એને સારી હોય એક ભગવાનિસન ના ખેલ કરે રામ રૂપે આવીને કૃષ્ણ રૂપે આવીને એને એમાં વોલન ચાલે એમાં ગુણ રહ્યા છે એ જે ભગવાનની મૂર્તિના ગુણો એવા ને ભક્ત મારી જાય એની મૂર્તિ માં જોઈએ ભક્ત નું ધ્યાન ત્યારે શિવ બ્રહ્માદિક ભક્ત છે અને એ પૂરી સ્થિતિ ને પામવાની તૈયારી માર્ગમાં થાય બધું એટલે ભગવાન એના બ્રહ્મા ના દર મૂકી દેતા એટલે આ બધું સામાન્ય જનતા નથી હોય ના એને પાછું જો ક્યાંક આ ફતકાળ બહુ આવ્યો અને ક્યાંય થી મળતું ન હોય એ તને કહે છે તો બંગુ માતા ની માંગતા કરો ને અમારે ફલા ના ફળી હુલા ના ફળી હુલા ફળી મળી અને વાત એનું જન્મ અને તે આપડે વાત નીકળીએ નાનું જન્મ કરે ઉત્તર માં આવ્યું કે કારણ કે કારણ હોય એનું ધ્યાન કારણ એટલે કાર્ય ન બને કારણ કાર્ય ન બને તો કારણ કે કારણ ને કારણ જ રહે તો એનું ધ્યાન હવે ચિંતત જ કારણ કારણ કે ભાવના ભાવના નથી કરે બધા થઈન્દ્રાદી દેવતા સુધી કર્મ ભાવના વાળા ઇન્દ્ર ઇન્દ્રાદી દેવતા થતી કરો કર્મ કરે આપણે કર્મ કરી આપણે એટલે ઇન્દ્ર ને આપણે ભાઈ પણ સર તમે આ જો મળે ત્યારે આપણે નીચે પીડ્યા એમાં બધા સીધી હરકત કર્મ કર્મ એટલે કર્મ હંમેશા વિક્ષેપ વાળું જ હોય કર્મ શબ્દ માં વિક્ષેપ એને મોટા દેવતાના વિમાનો ઉપર ચાલે એને એને કન્ડ ઇન્દ્રભાઈ મર્યાદે એનો દંડ થયો શાસ્ત્ર એટલે કર્મ ભાવના એટલે અખંડ ભગવાન અખંડ અને ક્યાંય કપાય નહીં ક્યાંય બોલે નહીં આટલા તર્ક વિતર્ક ન થાય ત્યારે અખંડ કહેવાય એ બ્રહ્મ ભાવના પણ બ્રહ્મ ભાવના કે છે મહાપુરુષે ભાવના વાળા છે પણ ભાવના એટલે ભાવનગી જેને આધારે જીવે છે તેને તેની ભાવના જેને તેનો આધાર જીવાય ભગવાન સ્વતંત્ર જીવાય નથી એનું જીવન સ્વતંત્ર નથી ભગવાન ની દ્રષ્ટિ ને આધારિત બ્રહ્મા ભાવના વાળા અને શિવ બ્રહ્માથી જે ઈશ્વરો ઈન્દ્ર ના આવે શિવ અને એ રોજ પ્રત્યુમ ને સંઘર્ષ જયારે ભગવાન ની ઈચ્છા ને આધીન થઈ ને જોડાય રાગ જોડા રાગ હતો ને પ્રાજા થઈ રાગ વાળો તેને બ્રહ્મભાવ આવવામાં થોડુંક પ્રાય કારણ કે ભગવાન નો મહેમાન એના બને સવન એમાં જો એના માર્ગ મળી જાય એવી થઈ ગઈ સ્થિતિ મહિમાથી એને મહિમા એમાં વિક્ષેકો આવે છે આ પાત્ર કરી દેતો હેલા જે માર્ગ દોરાવી મળી છે મળી જાય છે તો પાત્ર ન જોડાય ભગવાન માં જોડાઈ ગયા કે એ મુક્ત નોંધાય ભાવના સમયે કર્મ ભાવના પણ આપણા જેવા કર્મ ભાવના નો ગણાય આપણે તો બંધુ વિષય ના કર્મ ભાવના નથી ભાવના તો રહી તમ એમાં એટલી ભાવના નો હોય એની ઉપાસના થાય એક જ તત્વો છે એટલે એનું ધ્યાન થાય એનું ભજન થાય બાકી અહીંયા બધા બેઠા થઈ આખી જિંદગી આ રીતે રહી છે બઉ વિજો એક પોઈન્ટ રાખજો કાસિયો અડતા નથી એમ નો કરશો આપડા માણસો જાડી ભાષામાં બોલી પછી મેં કહેજો આ સ્વામી નાનું પડી ગયું મારું એ પણ એ વિના કેમ ચાલે ચાલે છે ભાઈ ને મને એને કહ્યું મને ગામ પૂછે રાવન કહી દઉં કે તમે એક હાથ લાંબો કરો એક તમારો તમારા માં મારામાં એક તત્વ છે બીજો એનો ણ ના ભોગતા છે આપણી મેળે આપણને માનીએ છીએ અને આપણું કલ્યાણ થઈ ગયું આની વાત છે માનવું એ આશા તો પકડી જ રાખવી પણ કથાશ જે જો અજ્ઞાન દશામાં ચોઈટો છે તારું ખોટું તારું ખોટું એમ કેતા નો શીખવો અમારા સાધુ એ દ્રષ્ટાંત હોય કઈ તારી ઉપના બરાબર નહી તારું આમ તારું આમ ચોટવા જ્યો ને ઉતાવળ જ ભગવાન એ તો એવી છે તે પણ એ જાણે કે મારું કલ્યાણ થઈ ગયું એ નો સમજુ બે ઘણો એટલે કારણ જેને નજીક કઈક કરી રહી છું હોય એ કઈ આપડે કઈ એટલે થોડો કર્યું કઈક પ્રેમ ઓછો થાય મેડમ આપણે આગળ જોવા સાધુરામ ભાવના ઉપાસ્ય સ્વરૂપ કહેવાય અને આમાં મને વચમાં યાદ આવી ગયું બધું એ ભૂલી ગયો આપડે સાધુ કહેવાનું શ્વર ને એવો ઠમકો નથી પણ યાદી આપવી પડે ભાવના સાથે સાથે તત્વ એવી વસ્તુ છે એમાં કોઈ શેર ભેલ નથી કોઈ નહી કોઈ શુદ્ધ તત્વ અને અવતાર લઈને આવે છે એ તત્વ આવે છે શિવ બ્રિકન કરો તો કલ્યાણ માં આનું એક નોન જોડાય ત્યુ કામ આવે ન આવે છે આપણે હારા સાધુઓ તો ભૂલા પડ્યા આની આરે મેળોતા શીખવું અને જે આ પ્રમાણે જો નહી થાય ત્યાં લગી આપણે રાહ જોવાની છે ખોટું લખે કામ સ્વર્ગમાં તો પાપ છે એના પાપ ને ક્યાં મોકિલો કામ ચેલે સ્વર્ગવાસ ને સ્વર્ગ એ સમજવાનું છો ક્યા વાતું કરીએ ને ત્યારે કોઈ નું નિંદા ના આવવી એના પોઈન્ટ માં વાત કરવી જોઈએ આગી લો એમ જાણે ગાવડા નિંદા કરે છે અને એને બુદ્ધિ થી ચડાવી માં થાય એનું પાપ આપણને લાગે ભાષા હંમેશા કેળવાય એની વાપરવી જળ નો વાપરવી અભ્યાસ કરશો નથી ભાવના રહી તમ બઉ મોટી વસ્તુ છે અમને તો એમાં એટલી બધી અલૌકિકતા દેખાય છે મારી દ્રષ્ટિ અને આ બધી વાત તમને અત્યારે કયું નકામું ખુટેલી છે પણ ધાન માં એક એટલે મારે પૂછી શકાતું અને એ વાત કરવી શાંતિ થી વાત કરતા તમે પૂછો છો ને બધા મગજ ને કરવું ઊંડા ઉતરી દોડો ઊંડો ખૂબ સીસરો નથી ડુમકી મારી ને લઈ ગયો એમ ના હોય શ્રી કુમાર નારાયણ મૃત્ય માર્યા જેવા ભાગવતરાય બેઠા છે ને ઘણા નાનો માલ બા કેટલો અર્થ ભય પડ્યો છે ના જ વાળી દીધી કોનવું માન એ ભગવાન આનંદ પોદી બ્રહ્માંડ ની એમાં એક પણ એવો માણસ નથી ખંડિત નારાયણ છે એ સિવાય તો ગમે એવો એ પરાભવ જ પામે એટલે કોઈ અભિમાન ધરવા ને માટે તૈયાર થતો હોય તો પૂજવા યોગ્ય છે એ ભક્તિ માર્ગ છે એ રાજી એટલે આપણને ફળ મળે ભગવાન ની માર્ગે ચાલવાનું એટલા માટે આપડા કરતા કાયમ નિમ ફાળે છે એટલે બગીયા લાગો છો ને એનાથી તમારી બુદ્ધિ પવિત્ર થાય પવિત્ર એટલે શું ભગવાન હમજવા માપો જોશી ભાઈ આખી જિંદગી સ્ત્રીને ન અડે એવો એક માણસ ખોળી કાઢો દરવાજા બારો કોઈ છે ધર્મ ગુરુ અને ખોડી નથી એ તો એના પ્રાયશ્ચિત નિવારણ છે પણ ન અડવું ન બોલવું ન સાંભળવું એની કેવું નરે કાઢો માં લીધો જગત આખા મારા મળે આવડ ને તું છું એનો મહિમા ના ના મારે ગુણ નો ભાવ હોય ને એટલે આખરું કેવાય જાય આખરું બોલાય જાય પણ બોલાય એને ઉતારી પાડવો એ દ્રષ્ટિ બોલાય કોઈ દિવસ એનું ભલું થાય એક ફાટી ગયું બગડી ગયું મારી નો થાય લાંબે કાળે આ બચાવવાની ખાતર આ ગોરુ બરાબર અને સમાજ નથી અમલતો છોકરાને ભણાવવા કર્યા સરકારી મારે તો કોક જીવ બચે ને ત્યાં બચવાનું સ્વામીભાઈ આખો સંપ્રદાય બનજો પણ કાલે કરીને એ હવે બચે એવું કોઈ આવડા માની બેઠા થઈ સારું જ બિચારા એની બુદ્ધિ આપણે ચડાય ન કરવી કેવી રીતે બચાવ્યું દશા કેવી બાજુ આવે તો થોડીક મારે ભોગવવી પડે થોડીક મારે ભોગવવી પડે મણીધર નાદ તાતુ મણિધર નાદ હવે એની ક્રિયા હું જાણતા હોય મણી ધરનાદ મેંદક ધરાવ ને લગે લગે મહાબ્રભરાજ આવો કેસો અને વાઘ મોટો એને ડરાવવા જોે મસ્ત ગજરાજ કોજરાજ ને અને મંજારી કે બાલ તાગુક ડરાવે કાગડો ગરુડજી ને ડરાવવા જઈ ગયો રેગન ડરાન લગે રાજ મહારાજ કોણ રેગન એટલે રાખા મા રાકો ઈ ચક્રવર્તી રાજાને ડરાવવા જાય રાત્રિ બી આપણા બિસ્તરા અનતો આન લઈ લે લઈ લેવો આવ્યો અમારી બાંધાવનારો હતો એને એવડાવી બંધાવો આવ્યો બંધાને લગે કાટને લગે પગ ચાટો રાત્રિ મેટવા લે બાત બાના દે જો નોકર હોય ને લગા એ બદ જાતિનો વાત કરે તો વાત ના કાતી જે આવો હતો ખરેખર આખર યુગમાં સારા માણસ ને જીવું મને એ શ્લોક નો અર્થ એ શ્લોક નો અર્થ ઠીક બેસે નહીં એને રીતે રહ્યા થતા તો એક નારાયણ ઋષિ ને ન થાય કેમ જ્ઞાન સામે વાંચો ભાગવત આવે છે ને આ બધાને ઉંધો છે ઊંધો બરોબર અને બીજો તો ગમે એવો મોટો હોય અને તે જો નારાયણ ના ચરણારવિંદ નિમગન ના રહે તો તેનો પરાવ થાય પંચ વિષય પરાવ કરે જો એમાં નિમગ્ન રે તો એનો પંચ વિષય પરાભવ કરી શકતા નથી નિમગ ન ખાનદાન કોઈને છેતરવા નો માગે કોઈ નું ચોરવા નો જે કોઈને હલ્પો શબ્દ બોલવો હોય તો વાર લાગે અને મારું કુટુંબ મારું કુલ કોણ હું કોણ મારો બાપ કોણ મારો ધર્મ કોણ બાળક થી ન બોલાય તો એને સહન કર્યું તો ભગવાન ભક્ત જે થયો એમાં સાધુ થયા પંચ વિષય માં જોડાય આ વસ્તુ જોઈએ હું જ્યાં માર્ગ ને ભાષા સારું માણસ ન બોલી શકે એમ ભગવાન ભક્ત થઈ અને નબળું આચરવી નડી શકતો નરદરાજી લાવી અને થઈ ગયું હોય તો એને મોઢું દેખાડવું પડે અને ઓછી દિવાળા મરી જાય છે આપઘાત કરી જાય હવે આપડે સામાન્ય જીવો છે પણ જો અખંડ અનુસંધાન જો રે ને પામે હોય નહીં અને અખંડ અનુસંધાન ન રહે અખંડનું સંદાન નોળી ઉ્યારે કેવાય તમને બોધું જે લેવાઈ જાય ત્યારે નવાનું સંદાન દેવો એમ એટલે હું કહેવાય આવું હમજેમ કેવું છે બોલો બોલો એક સરખું જીવન ન હોય એક સરખું જીવન ન હોય કરી કામ ને કરી કામ એમ થતું હોય તો એ પૈનો આપ દેવો કોઈ ચોકું કેવું દે અખંડ જીવન નથી તો હતો ને પણ આમાં ચોખ્ખો અર્થ કરતા હોય સર આપણા સ્વભાવો એ વાત તો હતી જેટલો ક્લેશ થાય ક્લેશ થાય પછી એક માં એવો એક બેઠો હું તો મને કઈ સંપૂર્ણ અનુસંધાન મસ્ત વધારે ફરતો જાય એટલો અનુસંધાન હા એ તો અખંડ ભગવાન સંભાળવા ને આમ તપેલા કરો એમાં ના રજા ખણ દેખાય ના દેખાયું બિંદુ પાડ્યું એટલા માટે કહ્યું છે જળ જુદું તેલ જુદું તેલ એને રસ પદાર્થ કયો રસ પદાર્થ ચૂંટેલો જ રહે પાણી નો પડી જાય ને એને શિક્ખર થાય શિક્ખર આવતા હોય તૈલ ધારા વિચ્છ નિશવા માટે એના રજકણ ગોખા પાડી શકતા નથી અખંડ એમને એ અખંડ ભગવાન ની મૂર્તિ માં ચોટેલું રહે જુદો ન પડે ભજવા બીજું યાદ જ ન આવે તૈલ તૈલ ધારા વચ્ચે તૈલ ધારા વચ્ચે ને પાણી ધારા નથી લખી તૂટી જાય કારણ કે માનવી નું દન આત્માની વૃત્તિ એને વિક્ષેપ કરનારું એ બુદ્ધ છૂટા પાડે એ મન જ અમન થઈ જાય કઈ સારા વચ્ચે થાય એટલે લીધી પ્રયત્ન કરવો પડે જો ભગવાન પાસે જવું હોય તો બગલા રોટલા ખાવાનો આનંદ ગયો હોય તો ગયા ખરવો એવા છે કેટલું અઘરું પડશે કરજો મન અમન થઈ જાય ત્યારે ભગવાન ના માર્ગ માં એ છોટું રે તરત સ્વભાવેતું હોય ત્યાં લગી આત્મા ભગવાન ની સાથે સંબંધ ધરાવતો નથી કોઈ માં વિક્ષેપ ફળે કેમ ભાઈ નહી બોલો બરાબર હું તો આવડે હોય હું જાણી ને રજૂ કરે પણ હાથી મુખ્ય વાત પણ જો આવડ તૈયાર હોય ને તો હું ભગવાન મને આગળથી એક બોલાવે આમાંથી ઓ પણ પછી બહુ લઉં તો તમે આટેલા ખાવું માત્ર આ વસ્તુ છે કેમ કરીને આ ગુજરાતી ભાષામાં ઉતારું જ્યાં કઈ ઉતરતું હશે આ તો કોઈ નહીં ભાઈ હું આ બધા ધ્યાન રાખજો ભાઈ ઓ ભગવાન ને આવ્યો જે સાજા તાજા હોય લઈના સ્વામી મને અમદાવાદ માર કેવા આવે છે હમનારા તમે અમુક હો ને એને આ કઈ જા રાગ દેશ નહી કોઈ સંપ્રદાય વાળો વાળી બાંધવું નથી સમજતો નથી અમારું મન અહી દેવાય પણ ન દેવાય એટલે દેવાય પણ ન દેવાય હવે હું મારી પદાર મન છૂટા બાકી તો કઈ કેવી રીતે અમે અમારા અંતર માં સિદ્ધાંત કરી રાખ્યો પુરનારાયણ પોતે બોલે સિદ્ધાંત છે યથા બુદ્ધિ શું એનો અર્થ આ વિધવા નો બેઠા મને કરવા બોલો બીજી બેઠા પ્રકૃતિ સ્થો નુજાત્મસ્થા સદાશ્રોલો એશન મીશ્વિસ્થોતેર સદાસ્થાસ્દાશ્રો એ તદ્દ ઈશન મિશ્ય ભગવાન નું અસાધારણ ઐશ્વર્ય પણ ક્યુ છે તો માયા રહેવા થતા માયા ના જે ગુણ છે એને નોપી શકતા નથી જે પ્રમાણે એ જ પ્રમાણે યથા ભગવાન ને જે પ્રમાણે લોપી નથી એ જ પ્રમાણે જેની બુદ્ધિ એના સ્વરૂપમાં લીલ થઈ એને પણ એવો જ નિર્ણય સમજ ઈશન પ્રભુ મહાપ્રભુ એનું ઈજ ઐશ્વર્ય મોટામાં મોટું જુઓ બધામાં એને કોઈ વર્ષ કરી શકતું નથી બંધાયેલી આપણે વાલો કરીએ તમારે ચાર પાંચ દીકરા હોય કોઈ નથી એ તો દિવસો ને ઈશ્ય પ્રકૃતિ સ્થોટી માં એટલે શું બોલું ભાઈ કરવત્ર અંતરિયામી ભાવથી અણુ અણુમાં છતાં પણ પ્રકૃતિના જે ગુણ છે આની જે વિકૃતિઓ છે કોઈ રીતે અડી શકતી નથી પ્રકૃતિ ના જે દોષો છે એ ભગવાન અડી શકતા નથી એવી રીતે સામાન્ય પ્રકૃતિના ગુણ નો લો એટલે શું શ્રણ ગુણ ના ભાવો એના હૃદયમાં ન આવે એટલે શું સત્વ રજગુણ ના ભાવો શ્રણ ગુણ શરીર છે એનો રંધારણ એવું છે એમાં ત્રણ ગુણ મય તમામ ક્રિયાઓ રહેવાની પણ એને પાછળ અનુસરતો ન હોય સહજ ભાવથી જેમ જીવન જાતું હોય એ પ્રમાણે આજે અનુસંધાન ભગવાન ની પાસે લાગેલું હોય એની ભેવ છે ત્યાં એના ગુણો એ જગત આખા ને ભભાવે છે બંધાઈ ગયા થાય બોલો જથ્થાબુદ્ધિ હવે એવી રીતે તદાશ રહ્યા એ ભગવાન નો જેને આશ્રય છે આવા ભગવાન એમાં પ્રકૃતિના ગુણા લોપી ન શકે એમ કે લોપીઓ બીજા સુધી બધી છતા ભગવાને કયું છે જેમ દૈવી એશા ગુણમયી મમ માયા દુરતયા મામે એવી રીતે માયા એ કરીને નિર્લેપ પણ એક નારાયણ ને જ છે અથવા નારાયણ ને નિર્વિકલ્પ પણ પામો હોય તેને પણ પરાભવ ન થાય પામો હોય તો અને સવિકલ્પે તો અને સવિકલ્પ નારાયણ ને પામા હોય તો તે ગમે તેવો મોટો હોય તેને પણ ભરાબર થાય ગમે એવો મોટો મોટો સદગુર હોય નિર્પણ હું તો રોજ જાઉં તો જાણો છો કઈ તમે દેવા જાઓ ને જો એવે રાખે સિદ્ધાંતો ચાલી સિદ્ધા બદલે આ શાસ્ત્ર એમ કે પડે હૃદયમાં પાકું થઈ જાય આવી ભાવ કાયમ એવું મારા મનમાં થાય ત્યાં કઈક કેતો જામ જે થો થાય આટલા બધા છે એના અંગ ને હું ઓળખતો હાલ મારી રીતે ચલાવવા જાઓ નો અલગ ઘડીએ આપણે કારણ કે જીવ છે ને એટલે કઈક હોય હવે આખા બતા થઈ જાય મારા સમય એવા થઈ ભગવાન ખરું એટલે એટલે હું છોડતો જતા દહી કેટલા મજા તા ચોવી મને હાથ મળ્યા In my heart.